લૂકની લખેલી સુવાર્તા એનો ત્રેવીસમો અધ્યાય લૂકની લખેલી સુવાય પછી તે પછી તેઓનો આખો સમુદાય ઉઠીને તેને પીડાની પાસે લઈ ગયો તેઓ પર એવું તોહમત મુકવા લાગ્યા કે અમને એવું માલુમ પડ્યું છે કે આ માણસ અમારા લોકને ભૂલાવે છે અને કૈસરને ખંડડી આપવાની મના કરે છે અને હું પોતે ખ્રિસ્ત રાજા છું એમ કહે છે પિલાતે તેને પૂછ્યું કે શું તું યહુદીઓનો રાજા છે તેણે તેને ઉત્તર આપ્યો કે તું કહે છે પિલાતે મુખ્ય યાજકોને તથા લોકોને કહ્યું કે આ માણસમાં મને કંઈ અપરાધ જણાતો નથી પણ તેઓએ વિશેષ આગ્રહથી કહ્યું કે ગાલિલથી માણીને અહીં સુધી આખા યહુદીમાં તે બોધ કરી લોકને ઉશ્કેરે છે પણ પિલાતે તે સાંભળ્યું ત્યારે તેણે પૂછ્યું કે શું આ માણસ ગાલિલનો છે તે હેરોજના તાબાનો છે એમ તેણે જાણ્યું ત્યારે તેણે તેને હેરોજની પાસે મોકલ્યો હેરોદ પોતે પણ તે સમયે યરૂ હતો હવે હેરોજ ઈસુને જોઈને ઘણો હર્ષ પામ્યો કેમ કે તેના સંબંધી તેણે સાંભળ્યું હતું તેને લીધે તે ઘણા દિવસથી તેને જોવા ઈચ્છતો હતો અને મહારા દેખતા તે કંઈ ચમત્કાર કરશે એવી આશા પણ તે રાખતો હતો घनी घनी बात पूछी पर तेने तेने कई उत्तर आपको तथा शास्त्रीय जुस्सा तोमक मुक्ता उभादे सिपाही सहितूचकार कर भबकादार वस्त्र पहले पीलातनी पास पाछो मूक्यो तेज दिवस पीला तथा हेरोद एक बीजा मित्र थ आग तो एक बीजा पर वेर राखता था पीलाते मुख्य याजको તથા અધિકારીને લોકને એકઠા બોલાવીને કહ્યું કે આ માણસ લોકને બોલાવે છે એવું કહીને તમે તેને મારી પાસે લાવ્યા છો પણ મેં તમારી આગળ તેની તપાસ કર્યા છતાં જે વાતોનું તમે તેના પર તોહમત મૂકો છો તે સંબંધી કંઈ પણ અપરાધ આ માણસમાં મને જણાયા નથી તેમાં હેરોને પણ જણાવ્યા નથી કેમ કે તેણે તેને અમારી પાસે પાછો મોક્યો મરણદંડને યોગ્ય તેણે કંઈ કર્યું નથી हूं तक कई शिक्षा कर छोड़ हमें पर्व पर ते सारू कोईएक ने छोड़ी देव पड़त होमटो मोटो घाटो पड़ी कहूं कि एने लाइ जा बराबर अरे छोड़ी दे तो शहर में कई दंगो तथा हत्या करीधे बंदीखा में नाखा आर ईसू ने छोड़ा इच्छा राखी ने पीला फरी बोलो પણ એ પોકારીને કહ્યું કે એને વધંભે જળાવ વધંભે જળાવ તેણે ત્રીજી વાર તેઓને પૂછ્યું કે શા માટે તેણે શું ભૂંડું કર્યું છે તેનામાં મરણદંડ યોગ્ય મને કંઈ પણ જણાવ્યું નથી માટે હું તેને કંઈક શિક્ષા કરીને છોડી દઈશ પણ તેઓએ મોટે ઘાંટે બોલીને દુરાગ્રહથી માંગણી કરી એને વધત સ્તંભે તેઓના ઘાંટા આખરે ફાવ્યા તેઓના માગ્યા પ્રમાણે કરવાનો પીલા હુકમ કર્યો દંગો તથા ખૂન કર્યાને લીદે જે માણસને બંદીખાનામાં નાખવામાં આવ્યો હતો અને જેની તેઓએ માગણી કરી હતી તેને તેણે છોડી દીધો પણ ઈસુને તેણે તેઓની ઈચ્છાને સ્વાધીન કર્યો તેઓ તેને લઈ જતા હતા ત્યારે સીમોન કરીને કુરેલનો એક માણસ સીમમાંથી આવતો હતો તેને પકડીને તેઓએ તેની સાથે તેની ખાધે વધંભ ચડાવ્યો કે તે તે ઊંચકીને ઇસુની પાછળ ચાલે લોકો તેમજ રડનારી ત્યાં વિલાપ કરનારી સ્ત્રીઓ સંખ્યાબંધ માણસો તેની પાછળ પાછળ ચાલતા હતા ભીસુએ તેઓની તરફ પાછા ફરીને કહ્યું કે યરુસલેમની દીકરીઓ મારે માટે રડો માં પણ પોતાને માટે ત્યાં પોતાના છોકરાને માટે રડો કેમ કે એવા દિવસ આવે છે કે જેમાં તેઓ કહેશે કે જેઓ વાંજણી છે તથા જેઓના પેટે કદી સંતાન થયું નથી અને જેઓ કદી દૂધ પીવડાવ્યું નથી તેઓને ધન્ય છે ત્યારે તેઓ પહાડોને કહેવા માંડશે કે માર પર પડો અને ટીકરાઓને કહેશે કે આમને ઢાંકી નાખો કેમ કે જો તેઓ લીલા ઝાડને આમ કરે છે તો સૂકાને શું નહીં કરશે વળી બીજા બે માણસ ગુનેગાર હતા તેઓને મારી નાખવા માટે તેઓ તેની સાથે લઈ જતા હતા ખોપરી નામની જગાએ તેઓ આવ્યા ત્યારે તેઓએ ત્યાં તેને તો ગુનેગારોમાં એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ વધ્યા ઈસુએ કહ્યું કે હે પિતા તેઓને માફ કર કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી ચીઠીયું નાખીને તેઓએ તેના કપડા અંદરો અંદર વેચી લીધા લોકો જોતા ઉભાતા અધિકારીઓ પણ તેનો તુચકાર કરીને કહેતા હતા કે તેણે બીજાઓને બચાવ્યા જો એ દેવનો ખ્રિસ્ત એટલે તેનો પસંદ કરેલો હોય તો તે પોતાને બચાવે સિપાહીઓએ પણ તેને ઠઠા કર્યા અને પાસ આવીને તેને સરકો આપવા લાગ્યા અને કહ્યું કે જો તું યહુદીઓનો રાજા છે તો તું પોતાને બચાવ તેના ઉપર એવો લેખ લખેલો હતો કે આ યહુદીઓનો રાજા છે તેની સાથે ટાંગેલા ગુનેગારોમાં એક તેની નિંદા કરીને કહું કે શું તું ખ્રિસ્ત નથી તું પોતાને તથા અમને બચાવ પણ બીજાએ ઉત્તર આપતા તેને ધમકાવીને કહું કે તું તેમ જ શિક્ષા ભોગવે છે તે છતાં શું તું દેવથી પણ બીતો નથી આપણે તો વાજબી રીતે ભોગવીએ છીએ કેમ કે આપણે આપણા કામનું યોગ્ય ફળ પામીએ છીએ પણ એણે કંઈ પણ ખોટું કર્યું નથી તેણે કહ્યું કે હે શું તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે તેણે તેને કહું કે હું તને ખચિત કહું છું કે આજ તું મારી સાથે પારા દેશમાં હોય હમણાં લગભગ બપોર થયા હતા અને ત્યારથી ત્રીજા પૌર સુધી સૂરજનું તેજ ઘેરાઈ જવાથી આખા દેશમાં અંધકાર વ્યાપી રહ્યો વળી મંદિરનો પડદો વચમાંથી ફાટી ગયો ઈસુએ મોટી બૂમ પાડીને કહ્યું કે ઓ પિતા મારો હાથમાં તારા હાથમાં સોંપું છું એમ કહીને તેણે પ્રાણ છોડ્યો જે થયું હતું તે જોઈને સુબેદારે દેવની સ્તુતિ કરીને કહ્યું કે ખરેખર આતો તો ન્યાયીમાણસ હતો જે લોકો એ જોવા સારું એકઠા થયા હતા તેઓ સર્વ જે થયું હતું તે જોઈને પોતાની છાટી કુટતા પાછા ગયા તેના સગડા ઓળખીતા જે સ્ત્રીઓ ગાલિલમાંથી તેની પાછળ પાછળ આવતી હતી તે દૂર ઉભા રહીને આ જોતા હતા હવે યુસફ નામે ન્યાયસભાનો એક સભાસદ હતો તે સારો તથા ન્યાય હતો તે યહૂદીઓના એક શહેર અરીમ હતો તેણે તેઓના મનસુબા કામમાં પોતાની સંમતિ આપીનો ન હતી તે પણ દેવના રાજ્યની રાજ જોતો હતો તેના પિલાતની પાસે જઈને ઈસુનું શબ માગ્યું તેણે તેને ઉતારીને શ્રણને કપડે વીંટાળ્યું અને ખડકમાં ખોદેલી કબરમાં તેને મૂક્યું કે જ્યાં કદી કોઈને અગાઉ મૂકવામાં આવ્યો નહોતો દિવસ સિદ્ધિકરણ ન હતો અને વિશ્રામવાર પણ નજીક આવ્યો હતો જે સ્ત્રીઓ તેની સાથે ગાલિલમાંથી આવી હતી તેઓએ પણ પાછળ પાછળ જેને કબર જોઈ અને તેનું શબ સીધ રીતે મૂક્યું હતું તે પણ જોયું કે પાછી આવીને સુગંધી તે અત્યાર સિદ્ધ કર્યા આજ્ઞા પ્રમાણે વિશ્રામ વારે તળ વિશ્રામ લીધો